તમે જે કઈ પ્રશ્નો પૂછવાના હોય એ તમે મનની અંદર કલ્પના કરો અથવા ઘણા લખી દેવો અને પછી તમે આમાના પાનમાં જાઓ અથવા અશોક અને એ હું કહો પાન લાવીને અને એ તમે જે બોલ્યા છો એ પ્રશ્નો તમે જાઓ એ બંને પાન ઉપર તમને સુધી લખાઈ જશે વોગરડી એક બ્રિજની અંદર અને એ વસ્તુ બની એ વસ્તુ મેં જોઈ અને એ એનું કરવાના ત્રીસ રૂપિયા માગ્યા અને ત્રીસ રૂપિયા હા અને પછી મેં એ આમ ઊંચા કરે કન્ટિન્યુ ત્યારે મેં તમે આ સિદ્ધિ કઈ રીતે લોકો પ્રાણાયામ ની મેળવી હકીકત છે આ હકીકતે મેં અનુભવી લે મારે ત્યાં એમને બે અનુભવો એમને પોતે જોયેલા છે જાતે હવે એને બદલે આપડે કહીએ કે આ સાથે બહરા નું પાન લે તો નહીં ચાલે આ બવડા નું પાન લઈ કરે તો નહીં એને તો કે કોઈ પણ પાન કહ્યું એને તો કોઈ પણ પાન કહ્યું તું અમે તો જે હતું એ લઈ આવ્યા બૌ કંપન પછી ત્યારે એમને જવાબ આપો કે અમારાથી રેવાતું નથી આજે અમે અમને પ્રાપ્ત થયું છે પ્રાણાયામ થી પ્રાણાયામ સિદ્ધિ પ્રાણાયામ ની સિદ્ધિ થી મેળવેલું છે પ્રાણાયામ મેળવ્યું છે પણ હવે નથી છોડાતું નથી સંતુ અને પ્રાણયોગ કહેવાય છે મનો યોગ પ્રાણ જે જાપ જતા કરે ને એને વચન યોગ છે જાપ જતા કરે મેળવ્યું વચન યોગ કહેવાય દેહ યોગ ગુજરાતે જેટલા યોગ હોય ને તેમ ઇગોઇઝમ હવે એવા યોગ વાળો કોઈ પણ મહાધરી આગળ આપણને આવે અને અહીં દર્શન કરે ને અહીં કપાળ આવે કપાળ આવે થાય એવું આપડે સમજાય છે ભરો છે એ મીટર અને કેટલાક સમાજ એ થઈ જાય હતા એન્જિનિયર થયેલા હતા ગયું કદું થયું નથી કદું થયું નથી કારણ કે થતી વખતે મને મારું પડી ગયું સમાજી છૂટે આજુબાજુ વાળા જગ બની ગયો પછી શું વાત જોઈએ બનતા અને બહુ કુ છે મારો આ યોગ્ય યોગ માં કશું મને સફળતા મળી નથી આ તમારું જ્ઞાન મને સફળતા આપશે જે ભરેલો માલ નીકળે અને સીધા માણસ ને વધારો લેડીસ ડિપાર્ટમેન્ટ ના કહેતા આપડે જેન્ટમાં હોય ને હા બર્બાદની અંદર કોઈ લેડીઝ ચેરી નથી જન્ટ ચેરી છે 3000 આ તો બેજે જવાનું આચાર્ય રજનીશના કેટલા આચાર્ય રજનીશના કેટલા કિશો હોય છે એ કહે છે કે એની આજુબાજુ ઘૂમણે છે કે તે એક ઉચ ઘૂમણે ઘૂમણે આચાર્ય એજી સુવિનું આચાર્ય એજી સુવિનું સમાધિ લગાવે છે ત્યાં જે લોકો ધર્મ છોડે છે ને ત્યાં ધર્મ છે એ ના હોય એ તો દલાખાનું છે હોસ્પિટલ છે અને જયારે એ રોગ ના થયો હોય ત્યારે એ રોગ થયો હોય તેને કેવી રીતે મચાવે છે જગત ના વિચારો થી બધા મુક્ત કરાય છે આવરણ કરતા એ પોતે વિચાર ન છે સંભવ છે સમાધિ કે છે એના વિચારથી કે જગત કોઈ એક હોસ્પિટલ છે આ બધા પેપર વાળા આવે છે પૂછે છે મને કે આપનો શું મત છે મને કઈ જરૂર નથી મારે કઈ દર્દી આવી ગઈ નથી માર્કેટ રજદેશ ભગવાન જઈ બેઠા છે એના બસો ભગવાન થઈ બેઠા લોકોના રસિ થઈ બેઠા ને મારે કદી લેવા દેવા ના હોય તો કહું પ્રમાણે હોસ્પિટલ છે ડોક્ટર છે અને માનસિક રોગ માટે જરૂરી છે આ ના હોત આ ડોક્ટર ના હોત તો માનસિક રોગ વાળા ઘણા મરવું કે આગળ ભૂસકો મારવો ધીમો મારવો રામ અને મહાવીર વાણી ની ટેપો તો બહુ સુંદર છે એવી મહાવીર વાણી ની ટેપો તો બહુ સુમનર છે રજનીશની હે રજનીશની મહાવીર વાણી ની જે વાતો છે ટેપો છે તે બહુ સુંદર છે સુંદર છે બુદ્ધિ થી બુદ્ધિ દ્વારા ને અજસ થાય થાય હું વૈરાગ્ય કારણે બેયા સ્નેહ થાય ત્યાં ભગવાન તો એર જે ડાડા બસતો નહી આ તો જૈનોર નું ઈગોને આ તો બુદ્ધિ માં એસે થાય આ જે વાણી છે ને જે વાણી છે એ બુદ્ધિ થી જે એનું નીકળેલું છે એ બહુ લોકોને બુદ્ધિશાળીઓને એડજસ્ટ થાય એવું છે શું છે બુદ્ધિશાળીઓ પણ તે રોગી હોય આનો રોગ હોય તો જ એને એડજસ્ટ છે બાકી આનો નથી એને એડજસ્ટ થતું કે ધાર્મિક દ્રશ્યો બરોબર મળે છે બહારનો આચાર સારો છે એના ફેક્ચર હોય છે બહાર મળે છે બહુ સારો પણ આશ્રદનો આચાર અસર આચાર છે એના રિપોર્ટ વિરોધ છે જે બહાર જે બોલે છે લે આપેતિક હોય છે લાબ માર્ગી કહેવાય પછી આપડે કહેવાય જરૂર સિવા પણ કારણ કે આપડે લાભ માર્ગી ના આપડે એવું કહેવાય જરૂર સુધી તમે અનુભવ કરેલો ઉપર છે ભોગવ ઉપર છે પણ દીકાજી કેટલું દીકાજી છે બહુ દીકરા દાદા એ કીધું ને દરેક વસ્તુ માં અહિપ્ત હોય છે તો એવી કઈ વસ્તુ છે કે જેમાં હિત જ હોય નઈ એવી વાત અત્યારે દરેક વસ્તુ હોય તો એવી ખાલી માત્ર હિત જ હોય દુનિયામાં જ્ઞાની પુરુષ હોય એવું ના હોય એક હોય તો જય શક્તિ અંદર રહસ્યવાદ શું છે ઉપરથી સૂર્યનારાયણ એમાં મોટા મોટો ચમત્કાર કોઈ કર્યો નથી એવો હું તને રાખું મોટા મોટો ચમત્કાર કોઈ કર્યો નથી એવો સૂર્યનારાયણ જેને ત્યાંથી અહીં લાવે અને આપણા સમસ કરે અહીંયા આગળ અહીં અગોલ્વ કરે એવો કોઈ ચમત્કારી હોય અને સૂર્યનારાયણ ધરાવ થાય તો તમે બધા કહો કે સાહેબ આ માસ આવો સૂર્યનારાયણ આવે છેનારાયણ ની જગ્યા હતા તું તારે શું શાદી કરી છે લગ્ન કરવા ઈચ્છા છે પૈસા ની ઈચ્છા છે કીર્તિ ની ઈચ્છા છે તેની ઈચ્છાથી ખરો ન છું સૂર્યનારાયણ કેમ આવ્યો જગ્યા હતી તસવીરા કેમ કારણ કે એમાં શું થાય છે બિલકુલ ધર્મથી લોકો જે છે ને તેને આકર્ષણ કરી સમજે ને એ પછી તમે બેસી શકે છે પણ આકસ્મિક છે અને બહુ ઘણાકાર ભ્રષ્ટાચાર નથી સમજે અને એના મેં પદો સાંભળ્યા છે એ પદો બહુ સુંદર થઈ ગમે એનું શું કારણ છે મને કંઈથી બેંગ્લોર ગયા હતા બેંગ્લોર એકદમ બેટા એકદમ છે તે લોકો બાબાના આવ્યા અને મને દર્શન કરી ગયા લાવવાથી દર્શન કરવા માટે જેમ તમને આપનામાં સાંઈ બાબા દેખાય છે તો આપણે અમારે ત્યાં ફરી વખત વધારો તમે આવી પછી ગયા હતા પછી સાંઈ બાબાને ફોટા પાસે મને બેસાડ્યો પછી પૂજા કરી હોય પછી એને ભેટ મૂકી આટલું પ્રેસ પણ જે પદગારો હજાર ઉતર સજ્જ થઈ ગયો આવી ભક્તિ હોય તો સાઈ બાબા ને અવગો એ ગુનો સાઈ બાબાસ્તાન જવાનું તમે વિદાય હું અભિપ્રાય ના આપ્યું હોય જઈશ નહીં ભગત બગડી ગયું હતું તું જાય સુધરી જાય પાછો કારણ કે રજનીશ મહાત્મા ચક્કર પણ પછી મને કહ્યું ઘન ચક્કર કહેજો તો મટશે નહીં મટે ઘન ચક્કર કહું તારે મટી ગયું આ બધા ઘણા ઘણા મહાત્મા પછી ગયા એ મોક્ષે ગયા મોક્ષ દલાલી દલાલી અમે કામ કર્યું અને અહીં દાન આપ્યું દલાલી સિવાય કામ કર્યું બઉ પૂર્ણ્ય બંધ બેઠા પાંચ પાંચ મિનિટ બે જતા એવું સાડા સાત બે કલાક બે કલાક થી ગયા સાડા પાંત્રીસ પુરુષ અથવા જ્ઞાની પુરુષ અથવા મોક્ષાકી પુરુષ જયારે એનો દેહ થાય ત્યારે આકાશમાં સુગંધી રવ્યો એની સુગંધ આવે એ વાતની સાચી છે બાબા જયારે સત્પુરુષો જ્ઞાની પુરુષો એ મુક્ષે જાય કે મુક્ષાર્થીઓ મુક્ષે જાય તે વખતે છે તો વાતાવરણ છે તો વાગે વાગે સુગંધીઓ સુગંધીઓ ફેલાય થાય લોકો ઘણું ખરું ઘણું ખરું દેવ લોકો એમનો નિર્વાણ ઉત્સવ નિર્વાણ ઉત્સવ જ્ઞાનીકુર ને સંભળાય કે કઈ દેવો નહીં દેવો એકલાંડાય આપડે કોંગી છું તમને એકલા સમય તો મારા પાસે જરૂર નથી તમને હમળાય તો કિંમત છે કે તમને હમળાય એવું શું કહ્યું ખાલી જ્ઞાનીપુર સંભળાય કે બધા સંભળાય મોટા જેમ જવું થઈ જવું જોઈએ લોકો હતા અને પોતે દલાલી ખાધી નથી એવા માણ પોતા હોય આ કામ દલાલી ના ખાય દલાલી ના લેવો શા માણસ દલાલી નથી દર્શન કરવાથી ફાયદો થાય મોક્ષ કેટલા મોક્ષ એવી એની વસ્તુ નથી જૈન ના સાધુ એમ કી છે ને શિક્ષણ વસ્તુ થી દવાથી અને પોતાના બધું અભ્યાસ અને પાછલા ભાવ નો અભ્યાસ એને સાજો યાદ આવી જાય અને પછી એને આગળ થી એને શીખવાનું શીખાડવાનું શરૂ કરે તો દાદા કે એવું કઈ કરે કરી આપે છે આપડે ગયા તા જાત્રા ગયા તાપડા લાંબા હતા ને ત્યાં બેઠા હું આવ્યો છું તેની અસર થાય છે બારી હાજરી વાતાવરણ ની ગઈ એટલે ઘણી વાર ઉભો રહ્યો છે આપડે કઈ ખાસ અસર પડી હું આગળ વધ્યો હતો લાંબા સંક્યો કે એ ક્યાં કોઈ બોલાયા નથી બોલાયા ક્યાં અનઇનવાઈટેડ ગેસ અમુક માનસ માં હોય ને અંદર કાઢી તો પાછા એમ જોઈએ તું બારી લાવા ને મોટા લામાના થઈ રીતે કહ્યું હું એની પાસે મારી પાસે બધા અંદર અંદર લાવવા સમજી ગયા પછી કઈ પ્રચાર દ્વારા પછી સમજી ગયો આ લોકોનો લોકો સંયમ રાખ્યો છે હું આટલો બેસો છું ને આટલું હેરાન કરું છું છતાં પણ એમાં સંયમ જોડતા નથી માટે આ લોકોને કંઈક નિયમ મત છે એવા શું કર્યું માટે આપણે આ નિયમને નુકસાન ના કરે મેં તો મૂકી મેં તો એમને અદાવત શું કરું છું કાના માટે જયારે આપડે આપણું વિજ્ઞાન કહીએ છીએ આવું નેપાલ ખટમંડું નેપાલ ખટમંડુ લાંબા દર્શન કર આવું હોય નહી આપડે બહાર નીકળતા આવું કારણ કરે નહીં ભ્રષ્ટાચાર મહા મંત્રી એવિડા મંત્રી બોલા વિજયપુર પસા બોલા હા કે તમે આપણ પરિચોપ ન કરો હા યે એડિયા કરી કે બીઝી છે બીઝી હોય છે એટલે કહેવા તો કે આપ મિત્ર લે તો કરતા છે કે બી નો રે ના દેતા ગાતા ને પાર્ટી દે આવો તો કે કે તૈયાર છે બનેલો મુક્ત મને નહીં કરે તો તે જવાબ મળે એ પછી પાછળ બધા હું આવે એવું ભગવત નિરંતર હવે અહીં આપણો આ જે માલ છે ને પોત પોતાની તમે દાદા પ્રભા નું જેટલો પણ બોલો છો આ દાદા ની ભક્તિ ના એવું નહીં દરેક જીજને પોતે પોતાનું વ્યક્ત થઈ રહ્યું છે નિરંતર વ્યક્ત થઈ રહ્યું છે આ વ્યક્ત માર્ગ છે શ્રદ્ધા વ્યક્ત થઈ રહ્યું છે અને દાદા ભગવાન નો નમસ્કાર કરું આ બધા જગત માં જે બોલાય ને એ બોલાય તેમાં શું થાય કે મારે તમારું નામ બોલવું પડે શું બોલવું પડે મારે છે આ તો દાદા નું હું એક જ અહી અભેદ સ્વરૂપે બે છે ઉજે છે કાય છે બીજે છે અભેદ સ્વરૂપ સહે ભે બુદ્ધિ નથી એવું રીતે આ દાદા સ્વરૂપ છે શું અહીં તમને સત્ય લાગશે કોઈ માણસ તમને ત્રાસ કર્યો એ ચાર બહેનો અને ચાર ભાઈઓ ના એમના બેન પોતાની ભક્તિ છે નઈ ત્યારે જે જે દાદાનું કહેશે બધું તમારું જ છે આથી વિકાસો હોય તમારું દાદાનું નામ ગાથું થાય તમારું બધું તમારું છે તમારું વ્યક્તિત્વ કરી રહ્યું છે આ એક વિજ્ઞાન એકવું છે કે દરેક વ્યક્તિત્વ કરી રહ્યું છે અભેદભાવ છે છે અભેદભાવ કેમ ક્યાંક મૂળ બુદ્ધિ જ નથી એટલે અભૂત છે અને અભૂત એટલે અભેદભાવ વાતાવરણ શું કરે થાય કોઈ જાય નહીં દેખ્યું પંદરસો પંદર માણસ જાય છે